કરે છે રિલેટિંગ કરે કે બધું વિનાશી કરે અવિનાશ ને આપણા બદલાસ માં વિનાશી કરે અવિનાશી કરેલા આ બધો બુદ્ધિ બુદ્ધિ બધું બધું પણ પુસ્તકો આવી શકે નથી ઉતરી શકે એવી નથી અમને દેખાય છે તેવું છે એક્ઝેક્ટ અમને દેખાયા જ કરે પરમાત્મા તે વાત છે લોકો દેખાય છે એવા પરમાત્મા નથી લોકોને બુદ્ધિ પાસે એવી આ વસ્તુ નથી બુદ્ધિ કમ્ય વસ્તુ નથી આ આપણે બુદ્ધ ભગવાન એ નતા પામ્યા બુદ્ધ ભગવાન એ બુદ્ધિ ના છેલ્લા લેયર લાસ્ટ લેયર માં હતા બુદ્ધ ભગવાન છેલ્લો લેયર જો ઓળગ્યો હોત તો આ પામી જા છેલ્લા લેયર ઓળખ્યો નહીં એટલે આ નહીં અને બુદ્ધ થયા જય એ બુદ્ધ થયા બુદ્ધ મહાવીર ભગવાન થયા કૃષ્ણ ભગવાન ભગવાન ખરા વાતુદેવ ભગવાન કહેવાય કેવો વાતુદેવ ભગવાન વાતુદેવ દેવ ભગવાન કેવાય છે વાતુદેવ પદ મળે ભગવાન આખા જગત ના સાધુ ધન્યાસુ આચાર્યો બધા સાથે મન ના લેવા તો થોડાક જ માણસો બુદ્ધિ ના લેર માં બુદ્ધિ ના લે તો બુદ્ધિ ના લે તો પાર્વત માણસો હોય બીજા બીજા માણસ ને આ નખા માણસ કીધા વન લેર સેકન્ડ લેર થર્ડ લેયર ફોર્થ લેર મન ના લેયર એના બુદ્ધિ ના બધા ઓળંગે ત્યાર પછી આત્મા પરમાત્મા ની વાતની વાત સમજ પડે તે પહેલું સમજ માં આવે અને પછી જ્ઞાન માં આવે જ્ઞાન માં ના આવે સમજમાં આવે કે હશે અને એમ છે પણ સમજાય ખરું પણ એટલે વસ્તી જુદી છે અને લોકો હવે આમ તો ખાલી ડેવલપમેન્ટ થઈ ગયું છે ખોતું નથી પણ હવે કલયુગમાં ડેવલપમેન્ટ થાય ને કયિગ હંમેશા એ રીતે ઉતારનારી સ્લીપિંગ સ્લીપ થતો વસ્તો એ કારણો બધા જીવો સ્થિત થયા કરે પોતાનું સ્થાન છોડીને સ્થિપ થયા કરે નિરંતર કડાકો અજંકો કરે કડાકો અજંકો અજંકો જ્યાં કડાકો અજંકો છે ત્યાં કિંચિત માત્ર ધર્મ નથી ધર્મ છે ત્યાં કડાકો અજંકો છે નહીં શ્રીરામ એટલે આ જગત જેમ છે તેમજ માં આવી ગયું કે આવું છે એવું દેખવામાં આવ્યું દેખવામાં આવ્યું કે જ્ઞાન ના કહેવાય જાણવામાં આવ્યું નામ જ્ઞાન કહેવાય દેખવામાં આવ્યું નામ સમજાય સમજવા અને જ્ઞાન ક્યારે જાણવામાં આવે જાણવું અને દેખવું એનો ઘણો ખેર આ જગત જે જ્ઞાન છે એ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે કેવું છે એ બુદ્ધિજન્ય જ્ઞાન બધા જ્ઞાન સંઘ જ્ઞાન ના આધારે જ્ઞાન છે નહી તો સંસાર ની અપેક્ષા એ જ્ઞાન છે એ જ્ઞાન છે પણ ઈગોઈઝમ વાળું જ્ઞાન છે એને બુદ્ધિ કહેવામાં આવે છે ઈગોઇઝમ વારું જ્ઞાન છે માટે બુદ્ધિ કહેવામાં આવે તો ઈગોઇઝમ લોકોનું જ્ઞાન હોય ત્યારે જ્ઞાન કહેવામાં આવે છે જ્ઞાન તેને કહેવાય કે જ્યાં ઈગોઇઝમ ન હોય ઇગોઇઝમ હોય ત્યારે જ્ઞાન સાંસું હોય એ જ્ઞાન કહેવાય જાય હવે બુદ્ધિ એટલે શું કારણ કે જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશિરેક પ્રકાશ એટલે શું કે લોકો જોયો હોય તો સૂર્યનારાયણ નો અથવા પડે અથવા પડે અને તેના અથવાથી આપણે આ દાઉબ પર પડે તેના ઉપરથી કામ લઈએ એનાથી બુદ્ધિ થીન ડિરેક્ટ છે ઇન્ડિયા પ્રકાશમાં પોતાની વસ્તુ જડે નહીં ખરી વસ્તુ જડે નહીં પોતે જેને ફળે છે જડે નહીં એ તો જેને જળી હોય ત્યાં જઈએ જેને મોક્ષનું દાન આપવા આવ્યા હોય ત્યાર પહેલા જે દાન મળે નહીં તો મોક્ષ પોતાનો થઈ ગયેલો હોય જેનો થઈ ગયેલો હોય પોતે તર્યો હોય તે તારે મુશ્કેલ શું તારે દાન આપવા આવેલા હોય પોતે હોય કરતા ના હોય કરતા ભગવાન કરતા છે જ નહીં બહુ પાકો માણસ આ દુનિયામાં પાકા નો પાકો હોય બહુ પાકો બહુ પાકોના એમાં આવેદ નહી બહુ કોઈ કે હાથપેડ ફેર મળી ગયો વિકલ્પિક્ઞાન માટે માર ચોકડી અને ઘોર બીડું વિકલ્પી એટલે એક ખણગામ માંથી અનેક અને વિવિકલ્પી એમાં નક્કી થયા પછી નો ફેરફાર ક્યારે પણ ના થાય થોડું સંદેશ તમારા જે છોકરાઓ માટે કહું કયું હવે પસંદગી પોતાના સંદેશ ચાલવા કોઈ દાડો મોટ થાય નહીં એટલે શ્રીમદ રાજચંદ્ર એ કહ્યું છે પુસ્તકમાં કે રોકે જીવ સ્વસંધ પામે અવશ્ય મોક્ષ રોકે જીવ સ્વસંદ પામે અવશ્ય મોક્ષ પામે અનંત છે ભાખી જીવ પ્રત્ય પ્રત્યેક સદપુરુષ યોગ થી સ્વસંદ કે રોકાય અન્ય ઉપાય કયા થકી પ્રાય બમણો થાય છે સ્ત્રી રાખે આસક્તિ સારા કામ થઈ અને હવાનું બહુ સ્ત્રી ની પેટ આશક્તિ રાખી દઈએ સત્સંગ કરી અનુભવ રાખે સત્સંગ પણ આત્મખાત આપડે તમે અડધો કલાક વાત કરો તો અસિંગ અને પછી વધારે જો તમે સવારે દખાવો ધમકે તો કે હોય ને જોયું जीवन भाई नहीं महागपूर्वक उपयोग से जागृति पूर्वक संपूर्ण जागृति पूर्वक भाई नहीं महासरेक चौखूज कहू के, के उगारियों से ऊगी रहा है मतलब आ, आ लोग नित तो जो आवतू पर नहीं आवड़त देव बगा बने लोक बग आक नित होता आड़तू हो આ લોકો પોતા આવડતું હોય તે દુખી થાય પાછું દુઃખી કરે હું જાણું છું અને તે તમને આજે જ્ઞાન માં તમને સમજાય જલ્દી છૂટાય મોટો લોભ હોય તો કઈ છૂટાય મોટો લો થયા પછી પોતે દોગ કાઢવો પડશે અને ઓછો કરવો પડશે મોટો થયા પછી પોતે રોધ ઓછો કરીને લાગ્યા આવવું પડશે નાનો લોક હોય તે લો હતો નહિ તો તને કે લો મારી ગોંડકારી આપો ભાઈ અંગળે રવા દે ને કહ્યું કહ્યું લો મોટી મિકાર હો ભાઈ ને વાગી રહી ચૌદ લાખ રૂપિયા ની આખી આવે પછી ના કરો ખરો ખરો ખરે કરે છે તો તે છોકર ખાવાથી છોડજે તે જોડે કોઈ જગ્યાએ દરિયા કિનારે સોના ની બધી પાછું પડ્યું હોય અને મુંબઈ શહેરના લોકોને કેળાય તમે આઈને ફ્રી ઓફ કોસ્ટ લઈ જાઓ ફ્રી ઓફ કોસ્ટ લઈ જાઓ એ જોડે અને પચાસ વર્ષની ઉપર લોકોને આપવાની છે પછી ગયડા જાય ના જાય જાય કેડા ડોરે બરોબર ડોરે તે તેને ડગલામાં દેખાય કે ના છે કે બરાબર તો રોયા છે હવે પાંચ પાટ હડી હડીમાં નહી હોય આ કે તને કાપવાઈ નહી અને તમે માથે કી લેજો તો તમારી તો ત્યાં શું થાય ગગિયર એ લઈ જાય પણ ભલે કાઈ તો કરે કાઈ તો કરે ખોટી તો કરે તો ઘરે પરે તો કરે પુસ્તકો છે ને એ કેટલીક કલ્પિત વાતો કેટલીક સાચી વાતો કલ્પિતતા માટે કરવી પડે છે આપણા લોકો હજી સાચો આધાર ફરતા નથી કલ્પિત આધાર ફળાય છે કલ્પના આધાર કલ્પના પુરાવા શું અને મનનું સુકવણ ના રહેવું એટલે આ પુસ્તકો પુસ્તકોના વેપારી હોય છે એમને મેં પૂછ્યું કે તમારા પુસ્તકો દસ સાર ખ્યા કરે છે હેબિટ પડી ગઈ ચાલુ કરે શું કર્યું ફરક પડે પણ આ ફરક ના હતા એ પુસ્તકો એના કરતા બારવી ચેન્મા કયું હતું અમારે ટાઈમ તો આપણને ભાઈ પડે કે આપણે મન ખુદાકું ખાંડું પડ્યું હેબિટ પડી જાય આપણે આજે મારો ઉપાડી હેબિટ પડી છે ભગવાને ધપો ના લવો પડે અને ધપકા વરીએ એટલે એને વસ્તી નો ઘેર તો અને આપડે જાતે ઉઠીએ તો ઘેર લઈ આ ભાવ આ લોક નું કરલોક નું નથી કરોડો બંધાઈ તેના આધીર છે એ આપણા હાધીર છે પણ મેં સુખ ઉત્પન્ન થયું આ લોકોયું હિત કોને કહેવાય કે ખરાબ ધંધો ના થાય ચિંતાઓ ના થાય ભગવાન પડેલી જ નથી એ અને મેભાળી ગયા શું કે મારા પુખતો જ નથી મારા તો થોડી દે તો ક્યાંક નાખે તો પરલો કુ લીધું નથી કારણ કે આ ઢુગારી છે જગત જાગૃતિ સાધુ અત્યારે આ સાથે કાગડો સાથે મોડા સ્વાસ્થ માં એક મૌસ નો ઝુગડો લઈને જતો હોય અને તમારી પથારી પડ્યો તો તમારી પથારી નો ઇંડ પડ્યો હોય તો બસ ના ઊંઘ આવે કેમ ના આવે છે હા એ તો મેં કહ્યું ચાદર પછી પછી મુખ્ય ઊંઘ આવે ના આવે ના તો ખબર પડું તાવ સર મેં એમને કહ્યું મહારાજ આ આખો દેહિકાર સુધી બધેલો છે ભયમાં ગરી નીકળી જાય તે નક્કી આ જાગૃતિ કહેવાય જાગૃતિ નામ કહેવાય કે કપડા પહેરેલો માણસ નાગો દેખાય એનું જાગૃતિ કહેવાય સરસ નાગો દેખાય બીજી બીજી ક્ષણે ચામડી ગઈ આ દેખાય બીજી ક્ષણ આખા શરીર માં બધા જ જાગૃત દેખાય આવી જાગૃતિ છે જાગૃતિ કામ ચાલશે જાગૃતિ આવી છે ભગવાન જતા કપડા પહેરેલા છતાં કરો જોઈ શકે મને જાગૃતિ કહેવાય છે જાગૃતિમાં ક્યાં જ આ કે આ સાયન્ટિસ્ટ જાગૃત છે કે એના વિષય છે એનો જે વિષય લીધો હોય ને બરોબર બીજી કઈ બહુ જાગૃતિ જાગ્રત માણસ ને તો પોતાની એક પણ ભૂલ દેખાયા સિવાય રહે એક પણ ભૂલ દેખાયા સિવાય રહેતી કેટલી દેખાય તો કેટલી દસ પંદર દેખાય તો ઘણી દસ ટાઈ વ્યવહારિક ના થઈ જાય તો વ્યવહાર ખોટા વ્યવહાર નું નુકસાન ખોટા છે આપણને એટલે ચક્રમ છે પણ બીજી ભૂલો બીજી બધું પાર અમુક થી ભૂલો ભૂલ ભૂલ ના જ ભૂલ ના થાય માની બેઠાથી પછી ના હોય સૂક્ષ્મ એક ભૂલ ના હોય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો અમારા હોય તે અમે અંદર દેખાયા કરે બધું સૂક્ષ્મસર અને સૂક્ષ્મતમ ભૂલો કેવી હોય તો કોઈ જીવને નુકસાન ના કરે એવી જ હોય કોઈ જીવને શેર નુકસાન ના કરે એવી હોય છતાં ભૂલ હોય આપણે સમજાવીશું અને ફૂલ ભૂલો એટલે લોકોને નુકસાન કરનારી અને તે ફરી લોકો સમજી જાય લોકોને દેખાય કે અમે ભૂલ કરી સૂક્ષ્મ ભૂલ કરવી કહેવાય કારણ દેખાય એટલે આમ ત્યાં સુધી શક્યતા લઈને રાખો ગાળો નહી અંદર નહી શું થયા કરતું હોય છે અંતરગાર નિરંતર દયા કરતો હોય શું છે પણ જીવ ને નુકસાન ના કરે એ ભૂલો કેવી એમ બહુ જીણી બહુ જીણી ભૂલો હોય છે અને આ દેહ ના આ દેહ વર્તીએ તેથી નુકસાન કરતા નથી अमरी सूक्ष्मी वर्ता है, है भूलू पर, नहीं। भुलू, भुलू पर नहीं। भुलू, भुलू स्वामी नहीं भूलू पमीपूल भूलू स्वामी पड़ी पर मुख्य वस्तु में भूल है દેખાય ખરી ચાર સંપૂર્ણ થવાનું તો ત્રણસો છપ્પન આઈ ને કીધું છે શું છે હજુ ચાર ડિગ્રી ખૂટે છે ત્યાં સુધી ભૂલો નહીં દેખાય ટૂંક જયારે ભૂલ બધા નો થશે ત્યારે કમ્પ્લીટ તમારા બધા ના બુદ્ધિ છે અને મી શહેર ના લોકો ના બુદ્ધિ છે હું એટલો જ બુદ્ધિ બધા નો માણસ છું તમારા મંત્રી ના ભાઈ તમારા બુદ્ધિ હોય નહીં નાનું બાળક હા હાલ તો બાળક કહેવાય અમારા બુદ્ધિ નાખે બુદ્ધિ હંમેશા સેન્સિટિવ રાખે અને સેન્સિટિવ ને સંસર્ગો છે મુખ્ય તમે સેન્સિટિવ શું કયો સર આજે જ્ઞાન આપીશું કે તમારે પછી તાર મેખ થવા જેવું જ છે બુદ્ધિ તો છે આ પ્રાય થી ભલેલા બંગલા બંગલા હોય તે ભોગવવાના આપણે અને આ બાદ ના હું જો ભોગવવા એક માણસ તો આઠ પથારીઓ કરતો તે નથી આવી રાત્રે રાત્રે આઠ પથારીઓ બાળક જેવા જતો ભાઈ ત્યાં જો બાળક જેવા જાય બાળક એ ના કરે છે બાળક હથે ચડે બાળક અને એ ના ચડે એના દૂર થઈ જાય કે આ બાળક નથી બાળક જેવા દેખાય નથી Every alive soul can see the world as he sees. Kapur ni goti? Kapur ni gotiya madhi ugaari mithi nehi agar. Kapur ni gotiya agar mukhi hoay na agar. Aini kapur ni gotiya ugaari mithi. Ano hukabha paani thawari ga avu teki hoay. Hukabha hukabha aate pradukari. Ano muchin pati shukabha legin dair kaay apne. Kati apne shukabha me kaiye. Maal shaita apne kai kariho kui kapur liya hai. તો શું થાય ને કેવું જગત થયા શું છે અને સહયોગો વિખરાય છે શું છે સહયોગો થી બનેલું થાય જગત અને સહયોગોથી વિખરાયા કરે છે સર્જન વિસર્જન વિસર્જન બધું કુદરતી પ્રચાર છે સર્જન એ કુદરત છે અને વિસર્જન એ કુદરત છે જય સશ્રીરાજન વિસર્જન નું આપડા સિમાસુ આ છે કોઈ પૂછીએ આ જે તમે પ્રશ્ન પૂછો બહુ સરસ પ્રશ્ન છે તો બીજો ડાક પ્રશ્ન પૂછો કે જે આંદાજ શું શ્વાસ કરીએ છીએ અને પાણી પીએ છીએ શું જઈએ છીએ અને રોજ દાખવી કરીએ છીએ કેમ કોઈ કુ તું એનો હેતુ છે રોજ દાખવી કરવાનો એવું કેમ એક સાફ થતું નથી આપને સમજાય છે સરકમ ચેન્જ ચલાવી રહ્યા સરકમ ચેન્જ ચલાવી થાય પાંચવામાં આવે અનુભવ માં આવે પણ વ્યુ પોઈન્ટ છે શું છે બધા મનુષ્યોના વ્યુ પોઈન્ટ જાનવરો ના વ્યુ પોઈન્ટ છે વ્યુ પોઈન્ટ છે મજૂર છે that the divine is the self as it is god has not faculties after and god is not creator of this world after the, the god is creator is correct by christian view point not by fact by muslim view point not by fact by indian view point not by fact isn't by fact only scientific perspectives evidence સમજાયું શું ક્યાં મારું એટલે જે બધી ધામક માન્યતાઓ છે એ તમારે જો કદી સંપૂર્ણ રોંગ બિલિફો છે રામ બિલીફ કામ નહીં કરીને થઈ એ માલિક રાઈટ હોય તો રાઈટ થાય આપનું નામ શું જગત વ્યવહારિક દ્રષ્ટિએ છો આમ નથી આમ કોણ છો તમે હવે બસ એવા તમારે ખબર છે આ તો લોક દ્રષ્ટિ તમારી દ્રસ્તી તમને કદાચ આરોપિત કરો છો હું કપિલ છું આરોપ કરું છો સૌ ની એક કલ્પના કરો છો એટલે આરોપ એટલે કર્મબંધાય છે રંગી તરફ લઈ જ એક ગોલ સર્કલ મૂકી તું તેનો સરીન લખ્યું પછી એ નીચેનું સર્કલ હતું પછી બીજું સર્કલ થયું તેમાં પાછું પહેલી હતી નીચે કોઈ એ શું હશે એમાં ચાર પાંચ સર્કલ હતા પહેલું જ કોઈ એકલું જ લખેલું હતું નથી એવો છે પોતાનો સાયન્સ એટલે કે કેલ્ક્યુલેશન કરેલો હશે તો એ વસ્તુના ગુણધર્મનું શું આ તો કે ટેક કરી નથી ટેકલા પોઝ છે શું છે પહેલા કારણ પોઝ છે હા લગાની ફેટસ હોય સાયન્સ અને ટેટી ફેટસ હોય છે જોજીને ફેટ ટેકન થઈ જોજીને ફેટ સક્શન થઈ જોલી લેફ્ટ થઈ જાય છે ઇધમ સુરંગલ તૈયાર કરે છે એટલે સાયન્સને ખબર